સ્વામીનારાયણ ગુ રાજ બે હજાર ચીસ ના ગુરુવાર તારે અઢાર દસ ઓગણીસો ચોરાથી ત્રેસઠ માં ગાદી ચકિયા નખાવી ઉત્તરાદે મુખાર વિંદે વિરાજમાન હતા અને ધારણ કર્યા હતા अधिक न्यून भावी श्री जी महाराज बोलया ग्रंथया पच्छी पर ने अमने छे जे वरा, अवतारी भगवान अवतारे श्री कृष्ण भगवान अवतार नहीं अवतारी कृष्ण भगवान अवतार ने अवतार करनाथ ये सर्वे ने मानवा, करीने तो, भगवान, ने करना राजे ग्रंथ तेने जे। भगवान जीवना कल्याण आ जगत ने सृजे न रचु हो उदर जीव हो कल्याण करे तो शु न જે આટલો વિશ્વ રજવાનો ભગવાન દાખલો કરે છે કેવો પ્રશ્ન મજા છે ને જે આટલો વિશ્વાસ રજવાનો ભગવાન દાખલો કરે છે એ પ્રશ્ન છે जे, भगवान श्री कृष्ण पुरुषोत्तमधाम आश्रित अन्तपोटी ब्रह्मांड रह चक्रवर्ती राजा हो गयी एक गाम उज्जर थे गणतरी मन नहीं कृष्ण भगवान देवकी जन्म कथन मात्र ये तो सदा अजन कृष्ण भगवान शक्त मग एक व्यतिरक જે અનંત્ર જેમ દેખાવું એવી જોશીબાઈ ને હું પૂછું ને એ કઈ દે ના જેવા આકાશ તો ખુલ્લો છે ને ભરે છે અત્યારે એમને અત્યારે પડસ કઈ ત્યારે પડી ગયો અને એને જો ધર્યું હશે તો અત્યારે આ તો કેવું છે એમ એનો એ આકાશ એની હવા ક્યારેક કઈ નો દેખાય અને ક્યારેક ઢગલો થઇ જાય પંચભૂત છે એ અનંદ કોટી બ્રહ્માંડ માં વ્યાપક થઈ ને બેઠા છે આકાશ માં હવા પડી છે ક્યાંથી ઢગલો થઈ પડ્યો અને ઢગલો કરવા માટે સાધને પાની મેળે ભેળું થઈ જાય ઢગલો થઈ જાય એટલું એક આમાય શક્તિ છે પંચભૂત હવા એટલે પવન એમાં કેટલી શક્તિ જો ઘણી મોટી શક્તિ ઘણી એનો જો વિચાર કરવા બેસી કરે છે અનંત કોટી બ્રહ્માંડો ક્ષણવાર માં ઉત્પન્ન કરે ક્ષણવાર માં નાસી કરે એ બધી એની શક્તિ છે સમજાય ને આપણે અઘરું થયું પડે સમજવું એટલે એ ભગવાન કોઈ ન બની શકે એવું ઈશ્વર થી નથી હો બની શકે એવું ઈશ્વર બનાવી દા કરતો અન્યથા કરતો તેના અસંખ્ય ગામડા હોય તેમાંથી એક બે ગામ ઉજળ થયા હોય અથવા વસ્યા હોય પણ તે રાજાની ગણતી પણ ન હોય તેમ શ્રી કૃષ્ણ ભગવાન તે અનંત કોટી બ્રહ્માંડ પતિ છે બ્રહ્માંડો નો કઈ પ્રતો નથી અને છે અને એ શ્રી માત્ર છે અને એ શ્રી કૃષ્ણ તો સદા અજન્મા છે અને તે શ્રી કૃષ્ણ ભગવાન નું જે અક્ષરધામ છે તે વ્યતિરેક પ્રકૃતિ પુરુષ થકી પર છે અને અન્વયપણે કરીને ક્યાં બેઠા છે અક્ષરધામ માં નથી અક્ષર પણ દેખાતું નથી <laughs> नहीं नहीं। नहीं। नहीं। पर कृष्ण भगवान अक्षरधाम अखंड विराज मान रहे જે બ્રહ્માંડ છે તેની વિશે જળ ની ઝીણા માં ઝીણી રજાકણ તેજ ની ઝીણા માં ઝીણી રજાકણ વાયુ ઝીણા માં ઝીણી રજા ક દુનિયા જીવે નઈ એટલી શક્તિ એમાંથી નીકળે છે આગળ છે બોલીયે ખરા મગજમાં આવું ઘણું અઘરું છે ખબરે ન પડી આકાશ માંથી બીજે ઠેકાણે નહીં તમારે ઠેકાણે બેઠા છે એને માણા કેમ આપ્યા આપડે અહી મહારાજે જે એક ઠેકાણે આવેલ છે તમે બધા અહીંયા બેઠા છો પણ હું તમને ત્યાં પણ એવી રીતે જે ભગવાન ની કૃપા જેની ઉપર થાય છે અને આવરણ રહી તની દ્રષ્ટિ થાય છે ત્યારે એ પણ એવો અનુભવ કરે છે બોલ્યા મહારાજ ને કોણ મુક્ કોણ બ્રહ્મા બોલાય ગયા દ્રષ્ટિ નથી એટલે આમાં રમવા કરી ઓલે મને આમ ગયું ઓલે મને આમ ગયો આજ પીરસો આવ્યો ને એટલે કાચી રોટલી મને આજ ભલે જેમ કોઈ સિદ્ધ પુરુષ હોય એક ઠેકાણે બેઠો તકો હજારો ગાવ દેખે અને હજારો ગાવ ની સાંભળે જેમ ભગવાન પોતાના અક્ષરધામ માં રહ્યા થતા બ્રહ્માં હું ના મંદિર માં હું તો વહેલો ઉઠી દાંતણ કરતા દિન કુવા પાસે નળ નતા સિંચિત હું દાંતણ કરતો હતો ત્યાં આપડા દેવ પ્રસાદ સ્વામી આવ્યા હું દાંત કરતો બેઠા એટલે મારે કેમ ના ફાટસર તરફ ગયા કે હવે રાત્રિ હું પાંચક વાયે દાંત કરવા બેઠો કુવા ના કાંઠે એક બાજુ વટાવવું પડે તમે વાત નો કરશો કોઈ ને બીજા ભવાન પટેલ પાછા જગત માં આ ને એને મરી ગયા ગઈ બરાબર નઈ ગયા એ કોઈને કેસો નહીં ગયા બે જ એને એમ કે જમાચાર દઉં આ તરત ઉપર મારી પાંડોધ કરી આમાં જવો મે વાત કેવી છે હું ત્યાંથી આવું શું દેવ પ્રસાદ સ્વામી મને કઈ જાય પાછો એનો પૂરા મળે પાછા એવા સમર્થ કઈક હોય ઈશ્વર યાદી આપી દેસ કઈક ઈશ્વર યાદી આપી દેસ इना ये बटल ना भगत नहीं राज आज मोटेरा पटले विचार कर आराबर नहीं ગામડામાં જરાક સુખી હોય ને લખુણ પટેલ મારી પાસે રે એ બરાબર નહી કાનજી પટેલ રે એટલે ઈટવાયા ના એને રાખ્યા એ ભલે ઘેરા રે પણ કાનજી પટેલ મારી પાસેથી નો ખસે દારૂ વારું શીખ્યા હોય આ ડાબડું ખાવા મંદવાડ માં ક્યાંક આપી દે તો મારું તો ભવિષ્ય બગડે પવન ભટ્ટ કેવો માટે ગાંધી પટેલ તમે ધ્યાન રાખજો બરાબર કાંધી પટેલ એના છોકરા ના સસરા પણ એ હરિભગત હારા એ પણ રાજ પટેલ શાસ્ત્રી મહારાજ ક્યાં હશે એને બોલાવો તો બોલાવી તપાસ કરી ગામડામાં હશે ક્યાંજ હું ગામડા ફરતો આવડા ને ખબર પડી કે આજે હરમળિયા છે કે પટેલ પાસે કયું હરમડીયા ગાડુ મો નથી મોકલવ એ હાલ આવે કે હું આતો ઈ રહ્યા છો કારણ કે મને ત્યાં ખબર પડી પટલ બીમાર છે બઉ એ હાલો જાવી શેરી ચાલે એટલે હાલી ને ત્યાં જવું હોય ત્યાં ગઢડા છે એ હમણાં આવશે હું આવ્યો મંદિર માં બધા તમને હંભાળ બો મે પોટલા મૂકી બધણવાળા બઉ હતા હવે જાડા લુગડા ગામડા ઈ ભાષા પછી થી ઓળખાય તરત નો ભાષા ઓળખાયો એવું ઘણી ઠેકાણે દેખી એટલે ભગવાન છે ને આ જળ હવામાં એ તો આ જળ નાય અંદરિયામી તેજ ના અંદરિયામી વાયુ ના અંદર આકાશ ના અંદર્યામી કે ના આ જીવ છે ને જાળામાં ઘૂંચવાય ગયો એટલે બહાર કઈ દેખી શકતો નથી આ દીકરા ને દીકરી ને સગા ને સંબંધી વેપાર ધંધા ને રોજગાર પૈસા એટલે બહાર દ્રષ્ટિજ પડતી નથી અને દ્રષ્ટિ પડે એવા પુરુષે આ યુગમાં નો હોય પછી ઉલટા ગુજવનારા હોય તમારે હગા માં જતા હશો તેવી વાત કરતા હશે ને બધા માંડા હોય ત્યાં હોય નો ઘૂંચવા તો હોય તો ઘૂંચવે अंत समोसु भक्त जन ने संतोष ये कीतन गाय सुमती वर्ता प्रभु कहे बचे सुगेह देह सुगेह मा नव रहे प्रभु माँ एवा नु अति धन्य धन्य मरव श्रद्धा म संचरे आवे अंत समय उदास स्वार्थी सदा पाडे सब आसू समीपनी संतान साथे ते देखी तनवास न्या कष्ट नुजाय मर गु धिकार धिकार ત્યારે જગત કે અંધકાર તો છોકરો આવી ગયો છોકરાનો છોકરો આવી ગયો એટલા ભગવાન જીરામાં જેની રજક્કણ માં વ્યાપી ને બેઠા અક્ષરધામ એમાં જ છે એ જાવું એમ નથી ત્યાં જ બેઠા છો પણ એ દ્રષ્ટિ કેળવા હોય ગાડીમાં બેન માં બેહવું પડે બસ માં બેવું પડે પછી આ આવશે પછી આવું છે નઈ આમાં તારે તારેસનો છે નઈ કોઈ એમાં ને એમાં આવી બોલો જોઈએ જેમ કોઈ સિદ્ધ પુરુષ હોય તે એક ઠેકાણે બેઠો થો ગેખે અને હજારો ગાઉ વાર્તા ભગવાન પોતાના અક્ષરધામ ત્યાં તેમ જણાય છે અને પોતે તો સદા પોતાના અક્ષરધામ માં છે અને એક ઠેકાણે રહ્યા જે અનંત ઠેકાને જણાય છે તે તો પોતાની યોગ કલા છે યોગ કલા દેખાવું એમાં શું દેખાવું આવરણ એટલે આપણે દેખતા નથી એ તો છે જ જો આપણી વચ્ચે હોય આપણા શરીર માં હોય રોમ માં હોય આવામાં હોય બધે બેઠા છે પણ આપણે દેખી ઓકતા નથી આપડી આંખ આવરણ એક ઠેકા જે અનંત ઠેકાણે દેખાવ જો આમ રાસ લેતા હોય એક જ કેટલા રૂપ લીધા ત્યાં રૂપ લીધા ધ્મ ન કરો એમાં ઈ બેઠો છે આપડે દોડમ દોડા કરીએ અયોધાય મેળવવા બધે બેઠો છે જો માટે એક ઠેકાણે રહ્યા હતા જે અનંત ઠેકાણે દેખાવ એજ ભગવાન નું યોગ કલાપક છે પણ આકાશ ની પેઠે અરુપક નથી વિધવાનો હોય ને એની અટકળના ફાતયા જીકે રાખતા હોય આનો નિષેધ કર્યો અટકળના ફાતયા કેવાયા બધાય એને પોતાને ગજે કરીને વ્યાપક પણ છે પણ આકાશ ની પેઠે અરૂપ પણ કરીને વ્યાપક નથી જો એમાં ફેર બતાયું આમાં આકાશ ચેક નથી આ દાંડા બધે છે આકાશ અવકાશ પોલા પોલા છે એ કેમ ખબર પડી એમાં ભંગારમાં જોવે છે એમ કે છે કે ભલે આઠવાલ હોય પણ એમાં ચોખ્ખો ભાવ છે તો એ નહી પડ્યો છે મેળવણી આકાશ નો ગુણ છે લેવ એક લાકડા નું છું પામો અવાજ આવ્યો એટલે મારી બા આકાશ છે આકાશ ને રેવાનું આ તો જયારે આકાશ તો પંચભૂત માઇલો એક ભૂત છે તો ઓ પુરુષોત્તમ નારાયણ હે હજી આપણે જોઈએ છીએ જો આ બોલીએ છીએ ને શબ્દ પકડાય છે ખર એ પાછો બીજે બોલી બતાવે બોલી બતાવે બોલી બતાવે એટલે અવાજ આવ્યો કે ન આવ્યો અવાજ આકાશ નો છે એટલે એ કોઈ પણ આકાશ બેઠો છે સ્થુલ દ્રષ્ટિ વાળાને નવો ખબર પડે સૂક્ષ્મ દ્રષ્ટિ વાળાને સૂજે સ્થુલ દ્રષ્ટિ વાળા ન પૂછે પૂછે એટલે સમજે બોલો આકાશ ની પેઠે વ્યાપક નથી અને જે ભગવાન જે પૃથ્વી નું મંડળ છે પરમાણુ રૂપ થઈ જાય છે પરમાણુ કેટલાક સુખ માં પૃથ્વી ને પૃથ્વી એવડી થઈ જાય પરમાણુ સાધી કહેવાય શ્રેણું બને અને એમાંથી પરમાણુ બને ભાંગયા કરો એટલે ઝીણું ઝીણું ઝીણું આવે અને पृथ्वी पा सृष्टिका परमाणु मे पचास करोड़ उम्मीद पर पाचा भेगा जाता। एम। नहीं हो। बराबर ई अपनी जाडी भाषा मराबर पर आखी दुनिया थी जाए પરમાણુ પોતે દુનિયા રૂપ બની જાય પરમાણુ વિકાસ પામે છે શાસ્ત્ર એમ કે આ તો સમાજ સમજી ન શકે એટલે આ દ્રષ્ટાંત ની વાત કરે તમારો ફૂગ આવડા ગોળા કરી જાય આ ચાલુ દ્રષ્ટાંત છે શાસ્ત્ર માં આવે એ કહેવું જઈને આપડે તો હવે ઈ સૃષ્ટિ ની કળા એની રચના એને જ આપણે પૂરી સમજી શકતા નથી તો મૂળ સ્વરૂપ ને કેદી સમજીએ પેલા બધા તો આપડે થઈ ગયા છે સમજી ગયા છો ને બધા આ વાત જતા તો બઉ અઘરી ભગવાન કઈ શાકભાજી થોડી છે અરે કેટલો વિકાસ છે તમારી હોય એમાં વચંદા તમને હરખા જોગ આવી ગયા ખુબ કમાણા તો અમદાવાદ માં એક કરી કરી અભિમાન કરતા નથી સહન કરવું જીવવું પચાવવું એ અતિ અઘરી વસ્તુ છે પચાવવું એવું આઘરી એક કઈક બોલ્યોપાક લગાવવી ઈ હેલું છે પણ દાયું બોલવું નહીં મારે તો આનો વિચાર ન કરવો મારવાનો ઈ કઠણ મારવું ક્યાં કઠણ છે એ તમારે જ છે જગદ આખું સહન કરવું કઠણ આ ભગવાન પુરુષોત્તમ નારાયણ બેઠા છે વખાણ તમે એટલા તમે કર્યા કરો એ હરખાતો નથી જેના લેવલમાં તમે વખાણ કરશો તે તમને સાવસી આવશે પચાસ કરોડ યોજન થાય છે અને ચોમાસું આવે છે ત્યારે ગાજવીજ અને મેઘની ઘટા થઈ આવે છે એ આદિક સર્વે આશ્ચર્ય ભગવાન ની યોગ કરીને થાય છે એવા જે શ્રી કૃષ્ણ ભગવાન સારું લાગતું હોય એનો તો વાંધો નઈ ન ખરે તો આ તો પુનિઝાન પુનરભિમરણ બેઠા જ છે ને આથી બહાર જવું નથી પણ છૂટવું હોય એને માટે શા માટે જે બીજા અવતાર વિશે તો એક કે બે કળાનો પ્રકાશ હોય છે અને શ્રી કૃષ્ણ વિશે તો સેવે કળાઓ છે માટે એ શ્રી ભગવાન તો રસિક પણ છે અને ત્યાગી પણ છે રસિક હોય ત્યાગી હોતો હશે જોઈ લો રસીક હોય ત્યાગી જેમ કેવાય ભેગું આ બે દિવસ ને રાત્ર છે અતિશય કૃપાળુ પણ છે અને યોગ કળા વિશે પ્રવીણ છે અને અતિશય બળિયા પણ છે અને અતિશય છળિયા પણ છે માટે સર્વે કળા એ સંપન્ન તો એક સિક્રેટ ને ભગવાન જ છે વિચાર તો કરવો નહીં બચાર વાંચો તમે વિચાર કરો છો શાંતિ સુખિયા થઈ ગયા છો એટલે વિચારો આવે છે બોલો દેવ પ્રધાન ભગવાન દરિદ્ર કરે છે એ તો એમાં લખ્યું છે એ બોલીએ છીએ બધા પૂરા હશે ને બોલો શ્વેતભાઈ કોણ સાધુ થી આવી તો પૂરા હોય લક્ષ્મણ સા બધા પૂરા બેઠા એવો બોલતા નથી મળી પણ પાછું લીધા પછી ચલાતું નથી આટલો જવાનો છે કે ચાલો છો બહુ માર્ગ લીધો ખોટો નથી પણ ચાલવામાં નથી ચલે એક ડગ અને ફીરું બ્રહ્માં બ્રહ્માંડા આખા માં ફરી આવું ચલે નહી એક ડગ અને ફીરું બ્રહ્માં જો આપણું લગભગ આવું હોય ડગલા કાકો છોના ન થોડા થોડા બોલો નથી બળિયા છે નથીયા પણ છે એની પાસે કપટ થી કોક આવે રાજી કરવાના હાથમાં એવો જ નહી ખસી જાય આપડે રાયું ભલે પાડીએ હાથ છોડીને એ સમજી ગયા કપડી આવ્યું એટલે છડી ખાઈ અક્ષરધામ તેને આશ્રિત જે અનંત કોટી બ્રહ્માંડ તે પણ સદાય રહે છે તેમાંથી જે બ્રહ્માંડ ની સો વર્ષ પૂરી થાય તે બ્રહ્માંડ નાશ થાય તેને કરીને કઈ સર્વે બ્રહ્માંડ નો નાશ થતો નથી માટે પ્રવું જોઈએ નું સમાધાન છે એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણા ની વાર્તા શ્રીજી મહારાજે કરી તેને સાંભળી સર્વે હરિભક્ત એમ જાણતા અવાજે એજ જે શ્રી કૃષ્ણ તેજ આ બુ વિનાબરી ન પડે કઈ અર્થ થયો ને આ વખાણ કરવાની કથા નથી ચિંતા માં રાજ્ય ચિંતા માં હતું કે રાજકોટ નું પાણી કેમ પૂરું પાડશે એક રાત્રિ માં કોણ જાણે કેમ થઈ ગયું આવડે કોઈ ભગવાન ના અંબારે ખરા કરી સાહેબ ઓક્સિજન વન ટુ પ્રમાણ ના પાણી થઈ ગયું વિભાગીકરણ અને મિલી નીકરણ એવા ભાગ માંથી ઓચંદા ઢગલો થઈ પડ્યો ક્યાંય ટાંકો પહેર્યો તો આવ્યું એમ નહી હો આટલી કળા તો હવામાં ઈશ્વર થી બહુ નીચલા ભાગમાં એનામાં કેટલી કળા હશે આમાં જો આટલી હોય તો ઊલિયામાં કેટલી છતાં આજના અંદામાં તમે અમે ભલે અમે ભગવા પહેર્યા હોય આવું ભૂલા પડીને બેઠા છીએ દોડા દોડ દોડા દોડ એટલે દોડા દોડે ભગવાન મળી જતા હશે દોડા દોડ કરનારો એને ભગવાન હોય ખ્યા જ નથી આઈ નથી અને આયે છે એમ એને માન્યું ને હે એટલે ભગવાન કોક ઠેકાણ નથી ને તોય પણ ઓલી બેઠો જ છે એ સમજીને આપણે કેળવી છે જો કેળવી હોય એનાથી છુપી ક્રિયા કરવા વિચાર સમજણ નું છે છતાં અમે આ સંપ્રદાય માં દેખીયે એ વખાણ કરે ને આના વખાણ આના વખાણ આલો માલો ને ઉપડી જાય એવો જે વસ્તુને ઓળખવી છે એ ઓળખવાનું તો કોઈ રીતિ ન મળે મારી પાછી તમારા સાયન્સ વિજ્ઞાન ની દ્રષ્ટિએ ભણવાય છે એની રીતિ આગળ હાલે તો એ જ્ઞાન થાય પણ મારી ને વાત કરે સાયન્સ વિજ્ઞાન નારાયેલો એ રોટલા રવાનું સાધન થઈ ગયું એક મોટા મોટું અને એમાં મૂડી ન જોઈ લ્યો મંડી એકબીજા ને વખાણ કરવા આ મહાત્મા થઈ જાય તો એ થઈ જાય એમાં બે નો કામ થઈ જાય આ વચનામત એ ભગવાન સમજ્યા હોય છે પણ કયો એવા ભાવ થી જાય એવા ભાવ એવા ભાવ થી કોણ જાય દર્શન કરતો હોય ઈટાણુ જો ભાઈ બંધ હા ક્યારે કરતા હોય છે લાંબી વાત આવે ને તો પાછા લીધી દહી જાય ત્યાં ત્યાં શાંતિ ની વાત થાય ને કોઈ બે વાત ત્યાં બેન કરે પાછો સેવા કરો પછી તમને અક્ષરધામ ના મુક્ત કયા કરી એટલે તમે આમ ધમઢોલ ફૂલી થાવ આશીર્વાદ મળી ગયો સ્વામી રાજુ થઈ ગયા હશે સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગઢડા મંદિર ખાતર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની સમીપે ઝુલિયા પર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા छाना रहने साबल बैठा पीजी महाराज बोलया जी जीव न कल्याण ने अर्थे भगवान अवतार अंगीकार करने सारी पेठे भोगसार विषय अक्तरदाया मनुष्य विषय दोष पर આ તો છે, તો પણ એને આપણા કરતા પણ વધુ સંસાર ને વિશે આસકતી ભગવાન અવતાર લઈ ને ભગવાન ભક્ત ની નથી અને આપડે ભક્ત ભગવાન થઈ જાય છે તો આટલો ફરક છે શું આવ્યો હોય એ તો વરામ રૂપે થાય કૃષ્ણ રૂપે થાય બરાબર દ્રષ્ટાંત દીધું ને તમને ખબર છે આગલા જમાના માં છોકરા છોકરીઓના કરતા જાતે ન જાય બ્રાહ્મણ મોકલા પેલા જોવા આવું હાજી વાહન નહી બ્રાહ્મણ કન્યા જો મારો ચાંદલો કરવું તો ઠીક કહેલો વરરાજ પડ્યો રહે અને પોતાનો ચાંદલો કરી લેશે આ જગત આખા ચાંદલા પોતાના કરે છે પુરત નારાયણ નો સમજવો છે મેં રાત્રિ દિવસ મારે જોડવો મારે ભગવાન ને જોડાવવું છે હું નથી જોડાતો મારા માં કેટલા આવરણ છે પોતાના આવરણ ને પેલા જોવા જઈએ જોઈ આવરણ ના જોવે અને એને કાઢતા શીખે નહીં તો ભગવાન ની આરે હવે તમે રેહણ કરો છો રેહણ રેણ જીવની ઉપર અનાદિકાળના કાઢવા પ્રયત્ન કરવો છે એ મેલ ગયા પછી ઓલ ને જોડા કરી શકાય એમાં તો ઘણા ભાવ અને આ જગત તો આમાં કરવા બેઠું છે બિચારો એથી બીજું એનું જ્ઞાન બોલો પછી ભગવાન ને પણ પોતાના પોતા જેવા મનુષ્ય જાણે છે પણ ભગવાન નો જે અલૌકિક મહિમા નથી માયા છે આજો પડદો પડી ગયો છે એમ જાણી ને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે પણ ભગવાન નો જે અલૌકિક મહિમા એને જાણતા નથી ખાતર બોલવાની ખાતર પોતાની ઉપર ચડેલા મેલ એને કાઢવાની ખાતર ગાવાનો છે પણ આગે તમે જોઈ ગયો પાયમાં એવા જે આત્મદર્શી સાધુ તેને પણ આ સંસાર કોઈ પદાર્થ દેખી મોતો નથી ભગવાન ને સુખે નહી હોય ગયો છે આખું જગત કેવા જો હમણાં હમણાં બહુ ઉપડ્યો સાં ને ભલાણા બાબન સંતોષી માન કેટલા મુંબઈ માં ચારે બાજુ બિચારા કેતા સ્વામી રામકૃષ્ણ છે ઓલી માં જોઈએ છે તમારે ખબર લે આવી અત્યારે એવું બધા ભગવાન કાર્ય છે જો હજી હું મારી વાત કરું આ ગુરુ કોણ ના કોણ છોકરા ને ભણાવવાનું સંસ્કાર હાર આપે અમારે કાલ ભ્રમ ની કાગળ આવ્યો એ તો બધારે શુભ લાગણી બાલ્યો માણસ કોને આ છોકરાઓ જોયા હોય ને બહાર જાય તમે આટલું કરીને બહેરી ચાલે આજે કરોડો ની વસ્તી આપવા હોય તો તમે વિડીયો ફલાણા માં એમ કે બિજારા ભાવે તો બઉ લાભ લીધો પણ મને એનો પાવર ચડે ને એ ગંભીર એટલું લખે ને પાવર નો ચડે જાહેરાત ભજન થોડું થાય આપડે મૂકી દે એને બે ઈશ્વરે આપેલી કેસેટ એને મારો કોઈ વાપર નઈ લેવાથી જળ ને બોલાવવા શીખ્યા ભગવાન જય છે પછી હવે એની ચર્ચા નહી પણ મેં કહી દઉં પણ હું એમાં આને બોલતા કરો ને એમાં હું ખુશી લો એમાં ખુશી એટલે આ બધી વસ્તુ ને કોણ કપાસ તમે તમારા ઘર માં એ આગળ જૂના ગીત ને ધોળ બોલતા તમારા બહતા તમારે રેડિયા થી રાજી તમે બોલશો તો રાજી થાય છે અને તમારું યાલે ઘરમાં આગેવાન નું કારણ કે ઓલા બધા વળગે એટલે તમારે વગાડવું પડે આ ગુરુકુને લગભગ આખા સંપ્રદાય ના સંતો એમને તો આવડા ને ભોખાવી છોકરાન ભણવાનું કેવાય મંદિર નો કહેવાય શું છોકરાન ભણાવવાનું ત્યારે આવડાય બધા છે હું એટલા માટે સાધુ થયો છું એમને પણ આને સમજવા જ કોણ માગે સ્વામિનારાયણ અક્ષરધામ માંથી હું કામ આવ્યા મને કહું એવું કલ્યાણ માંથી એ તો બોલીએ છીએ કલ્યાણ કેમ હો હો કરી અત્યારે આ દ્રષ્ટિ ચાલી વર્ષ પેહલા બે વર્ષ તો વિચાર કર્યો હતો અમે જુનું જોયેલો અને અત્યારે ખતમ થતું જાય એ ભેપ માં મળતો હવે હું પૈસા નું ન કહું પૈસાનું એટલે કોઈ બી મારો ને ગમે એટલા લાખો રૂપિયા દેવા આવે તો હું મારો ન કહું એને ઈ જેથી સ્વામિનારાયણ રાખે તેથી મારો રાજાની રાણી ભીખે આ તો શણગાર છે સેવા સેવા સેવા સેવા હો તમારા જેવા બેગઢો કેવા ગાય સ્વામી રાજી થાય કામ થઈ જાય શું કામ આ લોક નું મળી જાય કામ થઈ જાય સ્વામી ના હાથમાં હશે ડાળીયા દેવામીમાંથી વજ એક વચન માં છે અને જેમ જેને ઠીક પડે અમૃત કરનાય ન મનાય હવે બહુ થાપે સત્સંગ ના છ અંગે આચાર્ય સાધુ સત્સંગ કોણ ખરું એટલે અક્ષરધામ માંથી આચાર્ય થાપુ આવ્યો તા એક વ્યક્તિ ને બેહારવા બરાબર હું આ તમે આખે ને વાત કરવા નિયમ થાય આચાર્ય થાપવા આવે એમ ને ઈ આ સાધુ કરવા આવે એમ ને એટલે અમારા જેવા ના રોટલા રડવાનું સાધન કરવા એમ ને પણ કોઈ બોલે આવે આ વ્યક્તિઓને સ્થાપવા આવે કે આગળ આ બધા મંદિરો ને રામકૃષ્ણ અવતારો થઈ ગયા એમાં ભગવાન ને આપણી મૂર્તિ માં આવી ગયા એટલે અહીં ભેટ ધરો ખાવા કઈ બરાબર એ મનુષ્યમાં નો ખબર એ શ્વા શું કરાવે છે તમને એવી બાળક રાખી એટલે ઉલટી છી તમને એટલે કે તમારા માયાના આવરણ ને તોડવા આવ્યા અને ઈ કૂટે કેમ ભગવાન ના મૂળ સિદ્ધાંતો સ્થાપિત અને સનાતન શાસ્ત્ર દ્રષ્ટિએ અહિંસા બ્રહ્મચર્ય અસ્તય અપરિગ્રહ એ સિદ્ધાંતો છે અને મુખ્ય માર્ગ માં વિરોધી ઇન્દ્રિયો અંત ના ભાવ એનું નિયમંત્રણ કાઢી નાખવા હો બધા માથુ નો હલાવવા નો શું નિયંત્રણ કાઠી ન નીકળે આ શરીર માંથી તમને સાધુ માર કઈ છે લુગડા બદલાય એટલે કઈ નઈ એમ ને નિયંત્રણ છે અને એ ગમે તેવા ભાવો બને સુખનાર દુખનાર એ દાતા એક જ છે જીવન માં સદાચાર સત આચાર માં રહેવું સ્વામિનારાયણ એટલા માટે આવ્યા એ ફેરવી નાખ્યા હેવતા પણ ધીરા અનુભવ પેલા નિંદા કરી દે દુખ ના આપડે પાસે